નગરી બતી નગરી બાવા પાડવા માર્યા બાવા આવડી આવડી તાટીઓ પાછી પડેલા ચીપિયા વાળા બાવા ને ધૂણી દખાઈ ને મિથિલા નગરી તે બાવા તો આ નગરી ભરવા માંડી બાવા ચારે એમના તે બે લા ને તેનક રાજા એ જનક રાજાની મિથિલા નગરી બાળે છે કારણ કે મારું કઈ બળતું નથી આ તમારું શું બળતું તમે આ બધું લઈને આવ્યા શું જો બાબા થયા આગળ વધેલો ના હોય રામ શો ફેક રામ અને કૃષ્ણ માં સો ફેક રામ અને કૃષ્ણ માં સો ફેક રામ મોક્ષી ગયા છે કૃષ્ણ આવે છે ભગવાન હજુ ગયા નથી દેવકી અને બળદેવ તને સાથે જ છે અને તગવાન થઈ જવાના આખા વર્ગના ભગવાન કઈ સ્થિતિ હશે અત્યારે કઈ સ્થિતિ હશે હે અત્યારે કઈ સ્થિતિ માં હશે એ સ્થિતિ ની સ્થિતિ નારાયણ નારાયણ પણ થોડા વખતે એસી હજાર વર્ષ પછી એ છતાં ત્યાં આગળ પોતાનું ભગવાન સ્વરૂપ સંપૂર્ણ સ્વરૂપ દેવકી સંપૂર્ણ દેવજી ભગવાન થાય અને એમનો ભાઈ બળદેવજી બામ એ તહેણે એવું ભગવાન એમ એવું એવું નિહાળું કર્યું હતું કે આખું જગત મને પૂજે શું કે છે અને રામ તો અમુક માણસ હિન્દુસ્તાન વાળું કઈ રામ મોક્ષી ગયા આવે જ કોઈ વહેલું મારું જાય ત્યાં કિંમત નથી પણ રા નારાયણ હતા ને હે નારાયણ સમજ ને પીર પદ્મ ફીર કૃષ્ણ ભગવાન જોડે એમના જેવો આ લોકો બે પણ એની સીધ લાભદાયક છે ભણ નથી રાવણ ની બહુ ટીકા થાય છે રાક્ષસ છે રાવણ ની રાક્ષસ છે તમને વખાણવા માટે ચતુર્ભ ને તે સારું કેવાય ખરું રામ નું ભગવાન સ્થાપન કરવા નામ કરવા માટે રાવણ ને ભગવાય ખોટો ભગવાઈ ગુનો કેટલો તે પેલા નારદે ચઢાયો તેથી નારદે રાવણ ને કે રામ સીતા કેવી સરસ સીતા છે રામ લઈ ગયા ગયા નક્કી કર્યું રામનગર તો પબ્લિક માં ખબર આ માર ખાય છે પબ્લિક બિચારા એને ભગોઈ અરે લગરકામ નામ ના દોષું બધું અંધેજ ચાલ્યું અંધેજ રામના રૂપા દેખાડે અમારે ના લખવું પડે દાદા કેટલું કેવું ગુનો બધું આવું બધું તોફાન બીજા લોકો મરી જાય ને આપડે સમજવું જોઈએ સમજીએ ક્યાં ના સમજીએ હા ભાઈ બે હજાર કયું છે એ આપડે બધું છે આપડે વિવેક થી યશોગાન ગાયો તો પછી તુલસી દાસ આટલા બધા યશોગાન શું કરવા ગાયા તુલસી દાસ રામ આટલા બધા વખાણ કેમ કરે ના કરે છે તારે ભગત હતો સાચો ભગત હતો મને ભગોવવા માંગો હે રામ ભગવાન ના વખાણ કરવા માટે ભગો ને ના એને ભગોવાય નહી કે આ કલાયક છે એવું કેવાય નઈ જો એ વિદ્યાધર હતો એટલે લોકો આપણા લોકો ઇલેક્ટ્રિસિટી મંત્ર યોગ થી હતું આ બધું પાણી પાણી બધી વ્યવસ્થા હા પંખા પંખા થી બધા પણ મંત્ર યોગ અને વિદ્યાધર કેવાય મોટો સાયન્ટિસ્ટ કેવાયું અને આપણા લોકોને આ ગમે એટલે એને જુદો કાઢે પણ બહુ દોષ બે આ થોડા વખત માં ભગવાન કૃષ્ણ ભગવાન ભગવાન થવાના છે ધર્મ અક્ષરે સમજ્યા નથી જો ધર્મ સમજ્યા તા દુઃખ વાતાવરણ ને કેટલું સુખ હોય પાર વગર સુખ હોય આ તો ઊંધો જ ધર્મ છે બધો ધર્મ તો એનું નામ કેવાય કોઈ જીવને આપણાથી દુઃખ ના થાય એનું નામ ધર્મ ભાઈ શું એક ને લખાણ એકને ભગોવે લખાણવા માટે વાંધો નથી ભગવવા માટે વાંધો કોઈ ને ભગવા નથી કોણ રાવણ એ જરાસંઘે એવો જરાસંઘે રાવણ જેવો રત્ન જેવો જરાસંઘ એ ભગવાન થવા નથી તો? લોકો માથા મારી ના લોકો માત્ર્યું છે ની લોકો નામાં લોકો ગાયબાત કરી અને તો મોટો કાપી દે ઉભવા घरो काम उमे हाँ बस बीजाने हाँ लोग अपना लोग मरे आप अत्यारे मारे એટલે એમને મારે કોઈ નહીં એ ઉઘાડો મથક આપેલો અને આપણા લોકો ઘણી વાત પહોંચ્યા જતા નથી એ તો માણસો કેવો દેખાય હિન્દુસ્તાન નો માણસો અરે ધર્મ કેમ કેવાય એને ધર્મ તો ભગવાન વર્ષ જાય શું કે તમારું તમારું પૂછી થોડું ઘણું કરવાનું એ કરવું બાકી આ બુદ્ધિ તમારી મારી બુદ્ધિ છે તમે બુદ્ધિ ચલાવો મારે બુદ્ધિ છે નહી મારા બુદ્ધિ નો નહીં એટલે તમે બુદ્ધિ ચલાવો તો બધું દાખલ માં થાય આ બુદ્ધિ ની વાત એકલા ઘૂંચલા જ હોય આખો દાડો આખો દાડો ઘૂંસરેલો હોય એના મળે બધું હોય ને તો આખો દાડો બિયાર ફરી વળ્યું હોય શું દિયર કેમ ફરવું છે હિન્દુસ્તાન નો માણસ આટલું બધું વિજ્ઞાન છે આપડી પાસે આટલું બધું છે આખો ધારો ઘરનું ચિંતા ઉધે રસ્તો છે બધું અને તે આ રસ્તો બદલાય જશે આ થોડા વખત થોડા વખત બધું બદલાય જશે આ અમારું કશું હશે જ નહી કુદરત ફેરવા માંગે છે માણસ ગજું નથી માણસ નિમિત્ત બને શું બને કુદરત ફેરવા માંગે છે હવે પેહલા ધોરણ ના બીજા આ તો હું તો છેલ્લા ધોરણની વાત કરું છું પેલા ધોરણ ધોરણના એ બધા મહાત્માઓ બધા પાક્યા છે ચોખ્ખા છે ને બધા પેલા ધોરણ બીજા ધોરણ ત્રીજા ધોરણ ચોથા ધોરણના બધા માસ્તરો છે એ બિલકુલ ચોખ્ખા પાક્યા છે કશું પૈસા પૈસા લે એવા પાક્યા છે શું કાં ફેરફાર થઈ જવાનો બીજું કઈ પૂછો પૂછો બધું આ બધા ખુલાસા આખું જગત ગુચવાડા માં છે સાધુ સન્યાસી બધા ગુચવાડા માં બુદ્ધિવાળા બુદ્ધિ માં બે જાત છે એક બુદ્ધિ લોકો હિત કરવા જેટલી રહેલી બુદ્ધિ એ બુદ્ધિ આપને અવ્યભિચાર બુદ્ધિ કહેવાય અને લોકો ને અહિત કરનારી બુદ્ધિ તે રેબી કે દુનિયામાં કોઈનું ગજું નથી કે ઢોલ મારી શકે સંડાસ જોવાની શક્તિ નથી આ બધા કોઈ માણસ સંડાસ શક્તિ નથી એટલે ભૂતકાળમાં જે આત્માઓ થઈ ગયા એનું સ્મરણ કરવામાં કઈ ફાયદો ખરો હા કોનું સ્મરણ કે ઊંચા ગુણતા ગુણ ધરાવતા હોય તો ઊંચા ગુણો ધરાવતા હોય એવું જાણતા હોય આપડે તો એમ હલકા ગુણો ધરાવતા હોય તો હલકા વિચાર થઈ જશે કુસંગ થી એક ખરા વિચાર આવો જોઈએ નહીં એક ખરાબ શબ્દ નીકળવો જોઈએ એક ખરાબ વર્તન તો આપડા લોકો બહુ ખરાબ કરતા નથી પણ શબ્દ બહુ બોલે છે મનમાં બહુ ખરાબ વિચારી નાખે હવે મન માં બધું ઓછું થઈ જ ઓછું થઈ ગયું સ્મરણ કરીએ મરેલા નું કરવાનું સતીશભાઈ મરેલા ને એવો ફાયદો જીવતા હોય ને તે કામ કરે અહિયાં આગળ જીવતો કરે તો હોય તે સહી કરી ચાલે આ સહયોગ ચાલે નઈ પેલા સાંભળવા પણ કોઈ કશું હા આટલું ના હાલે કશું ના કરવું તો જીવતો નહી ને મળેલા હોય તો એનું પણ બીજું કશું ના બોલવું અવરું કરવું હા કરવું હારું નહી તો રમી રમવા જતા નવરા પડે એટલે એમને આ કહ્યું કે રામ રમ બોલ્યા કરે રામ બોક લેવા દેવ રોમ ને પણ આ બોલ જે શાંતિ જ શાંતિ રે તો અત્યારે મરા મરા બોલ અત્યારે શાંતિ રે રામ એકલું ને બરાબર <tan> લોકો વાત ધન્ય વાત નથી આ જેનો ઉપલ ધોરણ માં આવ્યો ને ધ્યાને બીજા બધા તો જરૂર છે મંદિરો ની જરૂર માતા ની જરૂર ભગવાન માટે આ બીજા બધા માટે તો ભગવાન ભગવાન જ દુનિયા બનાવ નાખે એવું આપડે કેવું પડે કારણ કે તળાવમાં જઈશ નહીં પેલા ગુજ છે મોટી મન ના કેવાય આપણે આપતી ગયું નથી કોઈ અહંકાર ચડાવે ને આપણને એટલે અહંકાર ના આપણે પણ કરીએ અહંકાર ગર્વ ની મિઠાસ આવે કર્મ ના આધારે જ થાય છે કર્મ ના આધારે જે થાય એ ગર્વ ગર્વ ના થઈ સર અને એ ગર્વ હું કરું છું એ જ ગર્વ કશું થઈ શકે નઈ આ દુનિયામાં એને કશું થાય નહી બધે સતી થાય એવી ના બને સતી આમ થાય નહીં આ બધું પોત પોતાની પરીક્ષા પોતે પાસ થાય અનંતવતા નો બધો ભે અને આ પદ આ પદ કરોડો અવતારે મળે ને એવું આપવાય લાખો રાત અને યોગ ક્ષમી એ કરી તારું તને પ્રાપ્ત કરાવે અને તે હાથવી રાખીશું સર બધું તૈયારી મારો મોક્ષ થઈ ગયેલો છે કૃષ્ણ અર્જુન ને વિશ્વરૂપ બતાવ્યું ત્યારે અર્જુન ને કૃષ્ણ ને માર ના દેખાય એ શું કહ્યું અર્જુન ને કૃષ્ણ ને કૃષ્ણ ને ચિંતા ઘટે એક દાડો ચિંતા ના છે અરે આવું બનેલું નહિ નવું બન્યું કે કેમ કે છે કે આ કૃષ્ણ ભગવાને અર્જુન ને વિશ્વરૂપ બતાડ્યું તો એમાં પેલા ભગવાન કૃષ્ણ ભગવાન ને પણ મરેલા દેખાડ્યા તો કે એમાં કૃષ્ણ ભગવાન ને મારનારો પણ અર્જુને જોયો હશે અર્જુને જોયો ને એમાં અર્જુન નથી જંગલ માં ગયા હતા અને આગળ પેલા ભાઈ પાણી લેવા ગયા હતા અને ભાઈ પાણી લેવા ગયા તા અને તે પાણી લેવા ગયા ગામમાં પેલો ભીડાય શું થયું આદિવાસી ક્યાં કોઈ હરણ હરણ ઉભુ છે એવું એવું દેખાયું મારી તીર નીકળી ગયું તફડી તફી જીતતો રહ્યો દેખાડ્યું તે ઘડીએ અમે કૃષ્ણ ભગવાન ને પણ મરેલા દેખાડ્યા કૃષ્ણ ભગવાન પણ મરેલા દેખાડ્યા બધું મરેલું એ શું કહેવા માંગે છે ભગવાન ના બાપ ના છૂટકો નહિ વાસુદેવ નારાયણ કેવાય માવીને અહી કીલા માર્યા હતા કીલા કાઢતા ગયા તા માસ માંથી પાણી ભગવાન એ બે મત નહી નારાયણ કહેવાય કૃષ્ણ ભગવાન એટલે બધું દેખાય નહિ પછી ત્રીજો પ્રશ્ન પૂછે મોટા એ પોતાના દેહ મુકવાની તારીખ બહાર પાડી બે મૂકવાની ક્રિયા છે ને બે મુકા તારીખ પાડે આપડા ઘડિયા એવા થયેલા હતા પેલો કેતા તમે દીવો કરો બહાર જવાનો વખત થયો ચોખ્ખા હજય ના હતા ને એને પોતાના હારું કશું કર્યું નથી લોકો ના હારું લીધા આમથી લીધા આમ આવ્યા તો પોતે મે દલાલી કાઢી નથી ખાઈ ગયા નથી વાપર્યું નથી એટલે એટલે મળતી વખત સમાધિ ના થાય કોઈ ને જે રોગી માણસ સમાધિ હોય નઈ શાંતિ પૂર્વક મરે ખરા લોકો ના રોગ લીધેલા લોકો ના રોગ લીધેલા લોકો ના રોગ એમને લીધેલા અમદાવાદ નો પૂરો આપડા નડિયાદના દેસાઈ બાપુજી દેવાળા ચંદ્રકાંત તો બધા તર ખાઈ જાય છે ખબર હે ભાઈ આગનું અમે એવું સાંભળ્યું છે કે બીમાર માણસ ને રાત્રે દાદા આઈ ને હાથ ફેરવી જાય છે મારું એ જ નામ કરું છે આપડે પેલા એવું થયું હતું મોટી ઘડકી માં મીઠાભાઈ મીઠાભાઈ એમનો છોકરો બધા અહીંયા આપડા સતી બાપ હામંત બાપ હિમનભાઈ બાપ બેઠા છે અહી એટલો બે મિનિટ થાય ને કે છે ફરિયા ના થાય પેસો દર્શન કર્યું એટલો વખત નકો કરે એમ પગેલા ગયા ને ભયંકર દુખો દુખાવો ખરાબ થઈ ગયા ભાઈ આખા ગામ માં કઈ વાર લોક મારતો આવ્યું આ ડાબીનું કાઢ્યું હું જ ફાકી ફાકુ સારું સંદાસ સંદાસ કોઈ હતી નહી કોણ હાથું રડે લોક મને કે છે તમે કર્યું મેં ના ભાગે નહી કર્યું હું કરવા મારે ફાગી ના ભાગ્યું પડે મારે ફાગી ભાગી પડે હા ભાઈ ભગવાન નું નામ દે છે તમારું કલ્યાણ કાળને શું કરું ઓછું ફળ ભોગવવું પડે મોટું આવડું મોટું પાપ હોય તો પતાવી દે પણ પતાવી દે એટલે કોઈ કોઈ થી લેવાય નહિ એટલું નક્કી આ બધા લોકો ને આ જાતના એક આ બધો રોગ પેટી ગયો લોકો બધા પબ્લિક સાયન્સીસ માં આવું ફોજ માં ના મળે આવું કશું હા દેશમાં જ આવું બધું ભ્રમણા છે લાલ લોકો ને હોવ કરી શકે ચો હાશીવાદ આપી શકીએ આપી શકીએ આશીર્વાદ આપી શકીએ ચોપડીમાં અરે બધા લખાતી એકલા નઈ લખતા બિચાર બધા એવું લખાતું દાદા હવે ચોપડી વાંચી તમે પોસ્ટ પચાસ માસ રૂતા કર્યા એક મહાત્મા એ પછી આ જન્મેલો થયો હોય ને એવી કઈ શક્તિ કોઈ જતી શક્તિ નથી છેતરવાળી બાજુ બીજા અને પબ્લિક લાલતુ છે અને આ લોભિયા ભેગા થયા શું કરું અને તે હું કાઢવા આવ્યો છું આ બધું લાલચુ ને ફટકાર હિન્દુસ્તાનો માણસ કીધું કિંમતી ગણાય લાલુ ચસાઈ ગયા તે ચિંતા મળતી જ નહીં આખો મોડા પણ દીવા જ ફરી વર્યો હું આ ઘરનું ખાવાનું દિવા જવાનું ફરી વળ્યું તો ધર્મ લખ્યો છે પણ ધર્મ નો મર્મ શું નથી લાવે ધર્મ મર્મ જોડાય છૂટકો છે ધર્મ થી મર નીકળવાનું શરૂઆત થાય અને હો ટકા મરમા થી આ નાના જ નીકળવાનું શરૂ થાય તે ચિંતા કરવાથી જાનવર પણ આવે એવું સાચર બધા લખ્યું ધર્મગુરુ એ બધું ઊંધું છે મોહી હતા ને પૂરું જાણતા હતા ને લાલચ હતી કઈ કઈ ભોગવવાની વિષયો ભોગવાની ઈચ્છા હોય આરામ કરવાની ઈચ્છા ગાડીઓ લાવવાની ઈચ્છા એટલે બધું પોલું હોય એમાં શીખવાડ્યું છે અને કુદરત ની ઈચ્છા એવી હતી કે આ કયું કલાકો કયું ભાઈ ગયો કુદરત ની ઈચ્છા ભરી છે અમે તો ગુરુ માં ખપીએ નઈ અમે તો અમે લઘુત્તમ ખપીએ શું કયું અને આ બધા ગુરુ કેવાય તો આખા જગત ને ગુરુ માની ને અમે ચાલીએ શું આખા જગત અમારે પણ બધી ચીજ મળે અને કોઈ ચીજ ના હોય પૈસા બધું એવું મળે અમારે આપતા અમારે કે જાતે ઓછું પણ સમજાય આપડા મહાત્મા બધા નીકળે છે કરી બધા દાદા તમે આ ભર્યું એ કર્યું મેં નથી કર્યું સારી કોણ જોઈ છે હું બહુ માયા કરું શું થયું આ જવું દોસ્ત જઈશું આપડાઈ કે વેર વિના ની કોઈ ભૂમિ ખરી વેર વિના ની કોઈ ભૂમિ ખરી નિર્વેર ભૂમિ ખરી વેર ના હોય ત્યારે વેર વેર વેર તે ના હોય એવી કોઈ ભૂમિ થઈ ગઈ થશે આના જ માણસો છે આ જી હા બઉ સરસ છે જેમ ની ફેરવી એમની શું કયું મમતા ઓછી ઓછી મમતા આ આપવો પડતો હશે પ્રસાદ રોજ પ્રસાદ આવે છે દાદા હું બહુ માનતો નથી આ બધું ખરું પણ હું બઉ માનતો નથી કોણ આ બધું ખરું પણ હું બહુ હું બહુ માનતો નથી એમ કે છે કે આ લોકો એ કોચ્યા આ બધા એ કોટીએ પો નથી કે દેખાડો કરવા માથું ધરે કોટીએ નહી કોટી ઉપર નથી આ દાદા એ શું આપ્યું છે એ તો એ જવાનું વિચાર માનવા નથી કેતો હું અબૂત છું એવું જયારે હું બીજા ને માનવ તો આ બધું હાથું ખરું નઈ તો બધું કે તમે જેવું કહો કે હું અભૂત છું એવું આ બધા માં હું જોઉં તો માનું કે આ બધું છે એવો અનુભવ હોય કે દરેક હાથે તકરાર કરે એ જો નાશ ના થાય તો હજી આ જ્ઞાન પ્રાપ્ત થયું છે એવું મોનું નહીં દરેક માટે એક નંબર વ્યક્તિગત માનવાની જરૂર નથી તકરાર કરી મૂકે એવા બધા છે કે છે એવા સ્વભાવ ના હલકા છે કે એ જોવાની જરૂર નથી એ જોવા નથી એ અર્થ એ આ વિજ્ઞાન એ સમજાય નહીં અમે ભળીએ ને તમે ના પડો ના ભાઈ એ ભૂલો નથી ઊંધું થઈ રહ્યું એ ઊંધો નથી કારણ કે આપણે ન્યાય પોતે જ કરે છે કે આ ખોટું થઈ રહ્યું છે આમ ના હોવું શું એને મારે કેવું ના પડે તમારે કેવું ના પડે ને અને જગત તો સારું કર્યું છે સારું કરે છે બંધાય છે પાપથી કેવી રીતે પછી આપડે મહી આવે અત્યારે આવો પથારો કઈ દેહાડીએ બધાને શું હવે હા અગિયાર આમાં આવો પથારો બોલીએ પણ મહી મનમાં શું થાય કઈથી હું રાતે ભાઈ બાતા રે આ અંદર જે થાય છે ને એ અધર્મ છે આ બહાર થાય છે અધર્મ નથી અંદર થાય છે તે અધર્મ છે બરોબર છે દાદા હા ગાડાપો ના થાય તો ઘડાપો ના થાય ને બધા કાપા બાવા હાથે રમિકા સમજ હોય ને શંકુ ચિદમાન આ લોકો અતિથિ પાલી શકે એવી સ્થિતિ નહી લોકોની પૈસા કિંમત નથી હોડી ક્યાં હોય શું દરેક છોકરા ને રૂમ જોઈતી હોય કેવી એટલે અંદર જે બગડે છે ને એ જ એજ અધર્મ છે અંદર ના અમે અંદર ના બગડેલું હું કઈશ કોડો ખૂબ દાડો કઈશ પાછું અમને પરીક્ષા હું કરીશ એમને પરીક્ષા કરીશું પછી હું કઈશ દાતા કે દાદા તમે કેતા હતા તે જોવા તદ્દન જુઠ્ઠી હોય એ તો જ્ઞાન થી માનેલું ના માનેલું કામ કે આ તો માનેલું આજે કહીએ કલા કલાકે બઉ હારો બારો મળશે પછી કલાક પછી મુંબઈ થી ભાઈ આયા એમ ઘડિયા લઈ ગયો એ આ સત્સંગ નો હતો આપણને કેવી ખબર પડે આપણે મહાત્મા મહાત્મા જ લઈ ગયા આપડે મહત્વ લઈ ગયો બનતું નથી કોઈ ધારો હજારો ભેગા થાય છે અને ઘડિયાળો પડે કોઈ વખત બને ના અત્યારે ગરીબ છે બાકી બનતું નથી અહી ઘર ઘડી બધું હા પીને અત્યારે બધું હા પીને જાય બધું ફેરબરે મેં કહ્યું છે ક્યારે બનશે તે મેં કહી બધો ઓળખાય તો પામ નહી જાય ઓળખે તો કલ્યાણ થઇ જાય ઓળખે નહિ તો કલ્યાણ થઈ જાય માંગે સારું છે આખું ગાડું છે કે અંદર ની શક્તિ નવું પાણી તરત નીકળશે અને આપડું આ વિજ્ઞાન જુદી જતું છે અહિયાં આગળ કોઈ ગજુ કાપે તો ગજું કાપનાર ને ગુનેગાર ગણે છે આ જગત ના કોને ગણે છે ગજુ કાપનાર ત્યારે આપડે શું કહે છે કપાયું છે ગુનેગાર ચેલો નિમિત્ત છે બિચારો સાચું છે અત્યારે શું કામ પડ્યો છે ત્યાં પોતા દાદા એ કવિ થી આજ્ઞામાં રહ્યો તો આજ્ઞામાં રે એ બીજું તું જે કરતો હોય તેનું એની જવાબદારી હોવ લીધેલી મેં દીકરી ખબર પડે જેવો આપડે એ તે દાદા દાદા ને પૂછી નતો ભર્યો એ પેલો પેલા બીજા લોકોને પૂછીને ભરેલો જોયે ને કચરો નીકળ્યો જોયા કરવાનો કચરો એનો કોઈ જતનો હતો નહીં એટલે વર્તન બદલાય બદલાવું છે ભ્રાંતિથી શું કેવાય ગજુનારો ન્યાય શું કેવાય કે જેનું કપાયું તે પકડાયું હોય અત્યારે ગુનોગાર હતો એટલે ભોગવે એની ભૂલ એ ભોગવે એ બહુ નથી હારો પછી માલ બહુ નથી ને હારું છે બહુ હોય ને જો પુસ્તક સાચો વાંચ્યો ને તો વેસા જતા એ પાછું આવરણ કર્યા કરે બીજું આપણને હેરાન કરે આપડે સ્થિર ના થવા દે પુસ્તક નથી ને બિલકુલ એ નથી છોકરા